એ દેખા દે કે જોખમદારી પણ કરે છે ના પડે બધા કેવી રીતે ના પાડે નીચે ના પાડે કરી દઈશું શું કરવું નમસ્કાર કર્યું કરાય આમ નહીં પગે ના હડાય બરોબર નહીં તો બીજા ને પછી લા લાગ્યું લાયક થશે કઈ દઈક લોકો કેવું દર્શન કરું કે હાલ થશે આપણું એનાથી શું થાય તારીખ પછી મૂર્તિ મૂર્તિ મુકાઈ જાય મૂકવા ના પાછા ના પાછા મૂકવાના એવું કરવાના પડે છું થોડી વખત જેટલું બસાવ્યું એટલું ખરું મારું જેટલું વસર ભાવ છે ને બરોબર જીવન જીવવું આપી શું કર્યું ને યોગ સમજાય કેટલી મુશ્કેલીઓ થઈ જાય એ જ આપણે એમ કે મા આ જીવન જીવવા માં કેટલું શીખવાડ્યું છે હયાળમાં હાથ લાગે એવું બી શું થાય છે એને એર નહી લીધું એટલે એક જ દા સમજી લેવાના ઉઠી ને શું કરવું બેટી નાપી શું કહે આપડા લોકો શોધખોળ કરી છે જીભ મે બેઠા બેઠામાં ઉભા બતાવી દેવા એટલું સમજી ગયો બધા થઈ ગયો બાકી બપોર ખા માર બપોરે તો ખા તો આમ નથી આપડે કઈ ગયા ચાર કલાક અસો કલાક થઈ જગે પણ આખ નીચી જ નહીં અને વાંચ નીચું તો જીવન દારણ શીખ એક દિવસ કેમ તમે કાઢવો એટલી શીખાય બધા માટે એનું એ જ છે કેમ રસી રસી બોલતા ઊંડા પણ કરી આમ નઈ આમ હવે એક જ દાણું એમાં શું વાંધો હા મનજી બેન આપે તે જોઈ જાય કાગળ આપશે બીજો દિવસ આપવો હોય તો તહેવાર ને રજા દિવસે શું કરવું તે બીજો દિવસ શું કહેવું વર્કિંગ ડે માટે શું કરવું તહેવાર ને રજા ના દિવસ એ બે સાત દિવસ આવ દિવાળી આવે ને પછી પેલા જેવો દિવાળી દેખાય હા એના માટે પુસ્તકો ક્યાં લખવાની જરૂર કરે અને હિન્દુસ્તાન કારખાના કાગળો કરે છે એટલે બધા જાય લોકો કંટું કેટલાનું ભલું છે માણસે મને કે આ કાયમ ને માટે અમારું ભલું થઈ ગયું અમને પ્રતાપે હા કેટલા કે છે અહંકાર બધા બોલ છે અમાર બહુ સરસ છે અહંકાર છે એ તો કેળા વાર નો છે કેવો છે સાચું નથી તપાસ કરું હે તને આ સંત પુરુષ થી તને આનંદ થયો આનંદ થયો તપાસ કરતો બદલી ગયો ખુબ તાપ માં ફરવા પડી ગયા અને આવતા તાપ બહુ કંઠાઈ ગયો ને તેને લઈને વગર તમને મને આ થશે તો કરાય કરાય કરાયું કહ્યું આપણું પુસ્તક વાંચી અમદાવાદ લક્ષ્મી મહારાજ છે ને તું લખ્યુંંકરાચાર્ય આમ કરો ને હું કરજો નીચે કરજો આમ કરજો કરજો તમે કસરત કરાય છે આ દાદા કરવાનો શબ્દ બોલ્યો એને સારું કયું દાદી આમ કરજો એમ થયું મારે કસરત મારે તું કરું કરું મારી કરી એટલા કયા લોકોને કઈ ભાઈ કરવાનું મારે આમ તું મારે કયા તો બતા તું કરું કરવાનું મારે સંભાવ નિકાલ કરો એટલું તારે અમારા પેલા અમારા પ્રિન્સિપાલ આવું કે દક્ષિણ ને સી નાસ્તો છે ત્યાં દક્ષિણ મારે છે ને બહુ બુદ્ધિશાળી વાંચ્યા ત્યાં દાદા એકલાય કસરત નહીં કરે બધા બધી કસરતો જ કરતા શંકરાચાર્ય પણ કસરત ગયા આમ કરો એમ કરો ફળું કરો ફળું કરો ફળું કરો એ મેળા ક્યાંય ને ખીજડીનું કરું તો ખાવાનું એ તો હું બીજા ન પૂછો તો હું કઉ છો લોકોને કે ભાઈ તમારે દાદા તમે આવે એવું તમારે કેવું એવું તમને કેવા ના નથી ત્યારે આપડે કઈ તો દાદા સુધા થયા છો ના તમે વચ્ચે અધિકારી એમાં તમે કોણ લખીએ સીબદાર આ તો મહાભુનસારી ક્યાંથી ક્યાં આવ્યો ક્યાં બેઠા કઈ બઉ ખુશ થઈ ગયા તું શું કહું દાદા યાદ છે જનુની છે કે દાદા જનુની છે શું કહ્યું તું ભૂલી ગયું દાદા કડક છે પણ જરૂરી નથી હા શું છે પણ જરૂરી નથી બઉ કડક છે પણ જરૂરી નથી દાદા એ બઉ સરસ વાત કરીને વગર ખેડૂતો કારણ હવે સરસ કરે કે દાદા કડક બઉ છે પણ જરૂરી નથી આટલી બધી પરીક્ષા બન જે કડક બધું એ જરૂરી લાગે લોકોને कड़क बोले? नहीं आई आप कई करो तो नव कई करो नव बोलावी કરવા માંથી નિમિત્ત થવું પડે ને નિમિત્ત થવું જ પડે ને વ્યવહાર તો કરવાનું દેખાય જ ને દાદાજી નું જ્ઞાન લીધા પછી સીધા ફોટા કે મૂર્તિ ને રાખવાની જરૂર નહીં તો પેલા ના વ્યવહાર થી કે ત્યાં પોતા ફોટા હોય ને કઈ લાગતો હોય ને વ્યવહાર થી વ્યવહાર કલેક્ટર હોય મુસ્લિમ કલેક્ટર હોય તો આપડે ચાર શું કે છે ભલે શું આપડે ભૂલ્યું આ સતી સિંહ હોય ને તેના ઘણી જોડે તો વર્તન સારું કરે જ પણ તાડુશ્રી જોડે સારું વર્તન કરે શું આ બે નું ઠેકાળું છે આ મારા ધણી છે આ નહી ગણી એ નિશ્ચય અને આ દાદા વધારે વધારે હવે આવશ્યકતા છે વધારે જરૂર છે वे बमना नमस्कार करने ठीक हैमस्कार क्या जरूर से अ, ना हमें क्या अन्य अभी जी ना बोलता तो कदाच हम जी बोलीये बोली दादा નતર તો અનર્થ બધે ચાલા કરે છે અમે નિમિત્ત બની જઈએ અહિયાં અભાવ ના નિમિત્ત એટલે આમ વહેલાથી કોઈ જરૂર કરી જોયું દાદા આપે એમ કહેવું છે કે આપનો ફોટો અને બીજા દેવ દેવીઓના છે ફોટા એ અલગ આપનો ફોટો અલગ મૂકવો અને પહેલા દૂધો એ અલગ કોને કહીએ છીએ જે સમજનાર નથી તે અમેરિકામાં જાણતી આ મારો જડી અને આ બીજા એવું ખ્યાલ જેને નિરંતર રહેશે ગમે ત્યાં ખોટા મૂકી ને પેલા અમેરિકા ખ્યાલ રહેશે ને તો મારે લોકો કેવું પડ્યું कि आ, चेते आ आपे करें। तो है ऊपर जुदाटो जुदो रात्र दुख न बनी अमारी जागृति रहते चिंतित अमे दुख न बनी हेतु કઈ કઈ બન્યો નહી કરતા ગુસ્તો નહી જવાના સર બરોબર બની ગયા નથી એટલે વાણી પડે મધુરી બોલો તમારા આયા પછી આ વાર આટલું કામ મૂકી છે તો મને લાગે છે કે તમારા તમાર પવિત્ર હાથે અમારું કામ થઈ જશે એવું બોલે શું ખોટું શું સજું ને આપણું ને એને સા લાગે ખોટી દેખાય ને હા આમ થાય તો માણું છે એનો સ્વભાવ કેવો છે આમાં કરતો હોય ને તો કોઈ કર્યા કર્યો હતો હા એવું એ વાત સાથે આપણે જે ભાવ છે તમે કર્યા કરે હા સરવાળી આ છે બધું વાળી કેવું છે જ્ઞાન લીધેલું છે તમે અસર મુક્ત નીકળી જાય ને બઉ લાગી આવે ને વિદાય વિચાર આવી જાય ના આ તો વધવા કઈક સારો પણ એમ ધર્યો એમ તો ભાઈ લો છે બાર એ ધર્યું છે તો આપડે જઈશું એને કલું ભાઈ કામ લઈને સારું અરે તમે જુઓ ને બધા પડી જતા હા મધુરી મધુરીફાઈ ભાષા લોકોની ક્વોરીફાઈ બોલે તો દુકાન પડવા મળે અને કાઠિયા નું કેવું છે મીઠી અરે એક કાઠિયા મારો બરાક અદા અદા અદા અદા અઢા મૂરી અદા કરે પતા શું છે અઢા અઢા અઢા આપણે એકતાંઠે તો કારણ કે એ કામમાં એવું થયું હતું અદા અદા કરતો અત્યારે નદીમાં બ્રિજ બાંધવાનો ગામમાં નથી રહેતા ગામમાં રહેતા નહિ રોજ રાહ જ કરવું પડે નદી ઉપર ભીજ બંધ થાય નદીના કાંઠા ઉપર ત્યાં આગળ ટેમ્પરરી ટેમ્પરરી બિલ્ડીંગે અને ગોડાઉન સિમેન્ટ નું પણ કેમ્પરરી કરી નાખી રસોડ સુધી અમારું બેડરૂમ સુધી તિજેરી કરી તિજોરી નીચે બીજું લાટુ લાદેલું સમય નો રસોઈ વા એક જમવાના બનાવ કંક દિવાળી ચાર પાક નસી ખાઈ મોટું કામ હોય તો ચાલે રસોઈ પેટ બાળીએ કરી ચાર પાણી ઇંચે ચાર બનાવે એ જો મારવાડી આવે બુટી તો પછી ના હોય બૌ જાત આવડે કે એક દાદા મને કે છે કાઠિયા એમને કે છે અમે કદાચ કોઠળ સિમેન્ટ જોઈએ છીએ આપીશું શું આપીશું એ લોકો પૈસા આપે એવા નથી કે પૈસા મારી માંગે પછી આપી દે કંપનીમાં અને પછી લઈ જાય માલ પૈસા હું આપીશ કંપની આવું ના આપીશું બસો બીજા હું તો પૈસા લઉં હું તો એમને સિમેન્ટ લેવાનો કંપની કઈ જરૂર મકડ્યું દબાવવાની વાત કરી દસ કોર્ટ નો શું હિસાબ દાદા અઢા દસ કોઠ ની શું વાત છે બધી બાબત અઢા માની એ નહી માનું હા અમારું મગજ ને એને અમારી અમારી વૃક્ષ ને શું અડધો ધમકી આપી મને પૈસા આપી પૈસા નથી ધર્માદા હોય તો મને કહો ધર્માદા હોય ફ્રી તમે ના મારા ઘર માટે જ ગ્રેશન તમારે આપવી પડશે આટલું બધું હવે કહ્યું તમારા ગામમાં વધતા નથી અમે અહીં નથી આટલો બધો જબરજસ્તી ધમકી આપી જવું મુશ્કેલ મહાભારત રે હું શું કહ્યું આવી ધમકી આપી ને ઘેર પાછું જવું મને ઘર બુલા પડ્યા છો ઘર બુલા પડ્યા હા સીના સીહા બચ્ચાની જોડે શિયાળુ તમારી પાસે સિમેટ લઈશ થાય હા દસ ની યાર વીસ લઈશું વીસ ની અડચાળીસ લઈશું બધું કલેક્ટર મારી નાખ્યું મને શું કરવા બાપ હોય હું કોન્ટ્રાક્ટર છું લાગરી હતી સાંજુ તેને જોવાનું ચિત ગયું તે વાદળો આવ્યો એમ કઈ ગયો એમ જોઈ અને કોઈ જગ્યા એક આત્મા દલાલી ને આવ્યો મોડા માં ચાતો અને દાબી દીધો નઈ તે કહેવાય અમને મને નીકળો કે વાદરગા થશે વાંદરા લોકો ચિકિત્સા પણ જો વાંદ કહી ગઈ દવા લે મચાવી દીધું એક બાજુ જોયું એક બાજુ પહેલું બંધ આપી ગયો આજ રાત ની આપી દીધી રાતે બસો માર્ક મોકલ્યા આજુબાજુ અઢાર જોયું શું અદા અદા કર્યા કરે શું જોયું પેલા માવ છીએ જોઈ ને કહ્યું મજૂરી બે મારા મજૂરો દફ મારાજ આવતા જ તમા જે કામ હોય મને કહી દો એ તો સમય ગયા બિચાર તમે એમ કહ્યું કે એને મારજો તો હું આવું ભુ અને તમે શીકામ ચાલુ કરો શું એટલે વધારે અમારા બીજા ભાગીદાર હતા ને એમને કહ્યું પહાડીના દસ ગાઢવા મંગાવો આવડાવડા ઓર્ડર કર્યો દસ ગાઢવા તો આવી ગયા હું થોડી ઘરે ગયા ગયા એ લોકોને કલાક દોઢ સમજ ને દસ ગઢવા આવી ગયા એટલે કરી નઈ એ લોકો મછલા મારવાના છે મછલા નઈ પસનાજ હોય છે શું કયું એટલે પછી પેલા લોકો ને કહું બેસો ભાઈ તમે પછી જે કરવો કરો એ કાપીઓ તાડ બારી ખુબ પછી બીજા મંગાયા મંગી ખર્ચો બા પૈસા ઉપરાંત થઈ ગયો પણ બધા ખુશ થઈ ગયા તાર હવે શું કરો એક જાય રામજી ગઈ રાંધી ને થઈ લાગી ગયું આજે નાચ કરે છે અને પછી ચીરો શેખાવડાવ જીવ બધું સસ્તું ને ચોખાડી નું તો ખડાયું ખરાબી ના પછી ઓગણીસો અઠાવન પેલા ની વાત છે આખું ઘામ સામુહ થયું હોય તો એક પાણી ના લેવો હંકાર ગો કેવું આખું ઘામ સામુહ છે જોવે ચાલુ તો ધનબાદ ક્ષત્રિયપણા ના તમારા શું કરે અન્યાય અન્યાય ને ઘાંઠે પચાસ ટાળી ટાળી પણ અઢાર કોથરી મારા નટુ સઈ છોમદના પુન સકતી હે એમ મત બાર અપન તો બોલ્યો આમ તો અપના ઘર આયો નતો બેયા નતો કોઠી દે છે બજે મરમ જેસી આખી દીગી સુધી ફેડુ દે હારા બરો ને તો ને ગદર ગામના લગે જવાની સુકાં છે કઈ ભર મરવું ના હો વખત બે કે પી હા મરમ કેલા સર આયકો એ મરી ગયો ઈને નહી મત જાને મત પાતે ચાલી નથી કરવાની અહીં દરિયા પડવા જાય છે ને તેને પકડી ને આ તો ગાઢ પણ ની વાતો ની જ્ઞાન પહેલા ચાર ખાણા બાર ખાણા ઘરે રાખવું અને ચાર ભાગીદાર હું બઉ શીખવાનું ભલે અમારા ચાર ભાગીદાર છે તે અપમાન આવ ના કરું કે ખાટલા માટે હું વહેલો ઉઠી મારા કાયદે ખરું થયું શું દે મારે દદડી ચાલુ પેલો મારી પાસે છેલ્લો પાટલો છે તારા જ્ઞાન થાય ને એમને ખાતરી છે આ જ્ઞાન પ્રગટ થાય કઈ જુએ તો ખરી જ્ઞાતિ ના થયું કઈ લાલચ કેટલી લોકો જાતી નઈ અન્યાય ને નહીં તાબે થાય અહંકાર એવોય ને તાબે નહીં થાય ગવર્મેન્ટ બહાર ભગવાન ને ઘણું ઘણું એવો જ અહંકાર મારો તમે વગાવી દીધો નો ફાયદો છે મારો એવો હવે તાલમાં શાંતિ થઈ લોકો આપે કારણ અઢલા જી મેલ ના આપે તમને એને શું ફાયદો થયો આ વાત નો ચાર લાગશે દાદા અમે પણ આવા પસાર થયા છીએ ખુબ નિખાલ બે વખત બે વખત ખુબ છે ખુબ ખુબ નિકાલ હું તક પેપર વાળા અમદાવાદના પેપર વાળા બઉ લખે છે અહી ભરવાનું કે છે પણ ભરાય નથી કે છે પ્રેસ કોન્ફરન્સ ભરાય નથી ખુબ ખુબ નિકાલ છે બે શબ્દ વાત હે મને ગઈ વાત એનો સારો થાય ને ખુબ ની કાઢનો પ્રભાકર કેતા કોન્ફરન્સ કરવી પ્રભાકર પ્રભાકર આપડા અને પોતે કઈ સંઘને વિચારવા માંગે એવું હોય કોઈ કોઈ દરેક અને મોક્ષ માર્ગ પામે સંતોષ ધર્મ પામે પામે અનિકાર કરી નાખવાના કાલે જન્સ માં આપના આવ્યા છે કાલે કાલે આવ્યા છે ચાર સારું લોકો બઉ મોટી વાત કરી છે એટલે પછી અમે કઈ ગયા દાદા છે ઘણા છે આ કઈ કર્યા વગર આપડા આપણે આપણને કોઈ લઈ જનારો કોઈ જોઈ શકે કે માલિક છે આપડે અને આપડે કોઈ માલિક છે નઈ आपना आपना गए गए से तयार। से आपना आप लाइ आप सर्वेंटा पब्लिक सर्वंट के पूछे बताई कर ગયા હું ને અમારા મામા ના દીકરા અમારા બાબા દીકરા મારાથી એવું કે આખે દેખાય છે તો મને પછી વચ્ચે નથી થોડું ખરા ખરા દેખાય હું બેઠો બેઠો શું કરું સહજાત્મા સ્વરૂપ મંત્ર બોલાયા કરું હું બોલાવું નથી આમ તો ઈચ્છા આવી સારી રીતે મારો વાંચો છે એટલે મારું વાંચો નથી મેં ખરે પૂછે બા જવું છે આવે જવું છે ના શરીર સારું છે મારું વાંચી સારી હું સમજી ગયો કે દોઢક મહી નથી હા માર તો માતૃશ્રી માતૃગ્ર માં હોય ને મારો ભક્તિ હોય ને માતૃભક્તિ પણ શા માટે આ ચકસ તો હું જોયું કે હો મનુષ્ય ના સ્વભાવ કેવા થાય કેવા મોટા મહાન બહુ મહાન પુરુષ મોટો નોબલ માઇન્ડ માં હતો તે રાતે એક વાગે હું જાગી ગયો ત્યારે એ માહિતી બોલતા હતા તું લઈ લે આવે કે અમારા મામા અધિકાર ઉઠાવ્યા છાતી માં એવો દુ થાય બધા કશું થયું નથી દાખત ને કોઈ કશું થયું નથી આ કઈ ગયા તું મને કશું થયું બધું ના હોય તો દાદા એવો રમાન એ પરિશ્રમ સારી હતી આ તો વધારે થોડું થોડું થોડું હમઝ છે હતો અજ્ઞાન કોને અજ્ઞાન જાય મંદૂર થાય તમને કોઈ યાદ હોય તો તમને ખબર પડશે કે થયું ગુરુ ભરતભાઈ પૂછે છે કે તીર્થંકરો નિવારણ નિર્માણ થાય તે વખતે એ લોકો પણ સહીદ કરતા હશે ને થાય ને કોણ ભારે સહી કરવાની વાત છે દાદા એવું જવાના સહી કરવાની વાત હા એમનું જે એમનું જે મૃત્યુ થાય તીર્થંકરો નું થાય તે વખતે તીર્થંકરો પણ સહી કરતા હશે ને કઈ જાવું છે પણ ખબર પડતી જ કરે ને આ અજ્ઞાની લોકો પોતાને રિયલમાં અરે એક્ઝેક્ટલી રિલેક્ટિવત છે રિલેટિવ આપડે સત્સંગ કરવા ને બદલે એનો ક્યાં થઈ નથી આ સત્સંગ છે ને મને કેમ નથી બાકી ના કહેવાય ને બાકી નથી કહેતી વારંવાર થઈ જાય સારી થઈ ખોટી કંટાળાકાય નહી તારે શું દુઃખ છે એવું કરવાન બી શું કરવા રોજ રોજ એલિવેશન કરવાની જરૂર નથી ડિપ્રેશન આવે જરૂર બરોબર સમજુ નથી આવ્યા એમ આવું જોયા જીમાર થયા બીમાર થઈ ગયા હાથ છે પચાસ બાવન વર્ષ ના છે એ મારા પકડે ભૂલી પડ્યા કે આ ભાઈ એ નહી થશે બચત કે એ કહે છે કે તમે અચાનક આવી ગયા મારું યશ નામકર બરોબર યશ કા નામકરણ કોઈ બરાબર